એ આવો આવો મારા વાલકુડા એવા બાર દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાઈ વા આજે તો કલકત્તામાં બેઠા બેઠા વિશાખ વાર્તા સાંભળે છે આવો આવો વિશાખ ભાઈ તમે તો ત્યાં બધાને આ વાર્તા કેજો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે દીધું એવું લીધું અરે રમણલાલ શાહ ની આ વાર્તા છે ઢોર ઉછેરે થોડી ખેતીવાડી કરે ને એ રીતે પોતાનું પોતાનું કુટુંબનું ગુજરાન ચલાવે એનું નામ ભલો નામ જાનું પણ કામ જરાય ભલો નહીં હો એક દાડો એણે દસ શેર ઘી ભગરી ભેંસ નું તાજું તાવેલું ઘી એક શેર હતું તે રેડ્યું શિયાળાના દાડા હતા કડકડતી ઠંડી પડતી હતી એટલે સવાર લગી તો પથ્થર જેવું ઘી પેલી માટી ઉપર ઠરી ગયું નકરું ચોખું ઘી એટલે સોડમ પણ બહુ સરસ આવેલી પરોઢે ભલો ગાડવો માથે મૂકીને હટાણું કરવા હાલી નીકળો એને વેચવા એના ગામ થી થોડાક દૂર એક મોટું શહેર શહેર માં દર શુક્રવારે બજાર ભરાય ગુજરી માટી વાળા ઘીના ગાડવા વેચી ને ગ્રાહકો ને ચેતરીને નગદ નાણાં કરી લીધેલા રૂપિયા પડાવી લીધા આજે વળી ફળીમાં ફરી કોઈને ધાપ મારીને ઘી વેચી દઈશું એવા વિચાર્યો હતો નીકળો ना गाम गाम हतु। एमा एक, रहे। एक, उम्दा एक लाकड़ा बहुज सुंदर आकर्षक तलवार बना तलवार